આવે તો સારું પડે આક્રમ એટલું જ બાકી રહ્યું નહિ માર્ક તો બધો જોકે છે પણ આક્રમ નો માર્ગ એ દાદા ને બઉ સરસ મને વાત કરવી સમજણ થી અણસમજણ સંસાર ને સંસાર થી વાર લાગે વાળ લાગે કારણ કે બધા ઘરમાં ઘરમાં એનો એનો ફળ આપે તો એનો માં તો નઈ ફળ તો તાક જ છે બધા તે કઈ ગભરાય મારે શું કરે ગભરાય મારે ત્યારે બાપ ખાઈ જવાનું હોય પેલો હું ગભરા છે એમ લાગે કે આ જ ઘેર હું કઈ ફસાયું બીજી કઈ મારો તું કોણ કે જે ગેર કિંમત હોય તો ધમધો કરે એવું ગવડાવો એ બધાના અવાજ બહાર નીકળી જાય લોકોએ નામ પાડેલું નવનીત એ નવનીત નામ પચાલ્યા તો ને દાદા ઓલા ઓલા આવ્યા છે નથી આ મહારાજ પાંચ તો બેઠા છે આ મહારાજ જેવા ચારે આપડે દારો ભારે નારા નો દારો ભારે એવું ટેક દેખાતું નથી હું તો ત્યારે જઈને નૂર જોઉં તમે નુરુર છે કે નહીં લોકો કેગવાન કેવાયે ના ખોલવા રહ્યા હતા એ બધા કેતા એવું માર્ગ ગમના ભગવાન સ્વામી આજે કરા સાધુ ઓ ને આમ કરવાનું શ્રાવકો ને આમ કરવાનું આચાર બધા બધા જુદા જુદા આચાર કરા એ બધા ના પરામ ના આવે આચાર્ય મારા આચાર્ય મારા અહંકાર બધો ખરો અને કડાકો હજુ કોઈ ખરો તમારી પાસે લોટું ભૂટ જાય ને ગુરુ મારે સમજી એવું ભગવાન નું ભગવાન એવું તો કોઈ હોય નઈ ને ફક્ત ભગવાન શું કે તારે આ રસ્તો આ છે ત્યારે અમે કહ્યું ના થોડુંક એમનું છે આ જ્ઞાને વિજ્ઞાને એમનું આ વ્યવસ્થિત વિક્રમ છે ઘણો કાળ થઈ ગયો અમારે તો કઈક આપડે સાહેબ ઉકેલ થાય લોટુ ફૂટી ગયું મને ચિંતા ગુરુ મહારાજ શું કે છે શું કે પાર આવે ગુરુ મહારાજ સમજી વ્યસ્તી હોય સમજી ઉપાડી તો નહી માર્ગ ગમતો નથી એક ભગવાન તો બઉ ભગવાન તો ભગવાન હતા બીજા બધા ફબડા ફબડા ફબડા ગૌતમ સ્વામી છે મને જ્ઞાન ઉપજ્યું એમને એમ મનમાં એમ કે અમને કહી દઉં ગણતરી પુરુષ ને એટલે આનંદ ની વાત થઈ ગયું છે તેના તેનું કે ના થયું હોય છતાં ના થયાનું કરવું કઈ થયું નથી તમને કે છે ભગવાન તો કેવાના છે મારી વાત એ વાત રાખવાના છે ભગવાન કહ્યું કે ગૌતમ એ આનંદ કે છે સાચી વાત છે તમે પ્રકરણ કરી એને એમના મને એમ થાય કે હું રોજ મારી ને ભગવાન પાસે આવી રહ્યો છું રોજ એમનો ડકો પહેલો ગણધર તો હું એમને લકરિયા જેવો પડી રહ્યો આ સીધું બુજો આ બુજો સી રીતે ગમે તો આવું છે માજુ એક બાજુ ભાઈ ના વાર્ડ માં છોકરું હોય હમણે હમણાં થયું હોય ડિલિવરી અને તરત ભાઈ બુધી હોય એક વાર ભાઈ કુદરત ની કળા ભગવાન નો રાજીપો ઉતર્યો એને સી વાત લાગે સંદાસ બેઠા બોધી જાય ભગવાન નો રાજીપો ઉતરવાની જરૂર છે એ વિતરા કેવલ જ્ઞાન તીર્થંકરો તો રાજીપો કે શું કામ આપે તીર્થંકર મહારાજ કામ કરે તારે ઘટપતિયા ના હોય આપણે કરીએ પણ દ આપી તો શકે નઈ ને એ આપી શકે કે જીવન આપી શકે એમની શક્તિ ઘડી એમની દ્રષ્ટિ થી લગ્ધી છે શું છે હા આપવા લેવાનું કઈ રહ્યું એની દ્રષ્ટિ થી લગભગ બધા ભગવાન ના દર્શન કરતા હતા મોક્ષા ગણા ચાલ્યા ગયા છે પણ આ શિવશંકર ગોત્ર માં તો એવી દ્રષ્ટિ મેળવતા નથી આવતી ગુરુ મારાજ તો આ શીખી ગયેલો ને ભગવાન નું પદ એટલે દાદા નો હોબે એ બધા થયા ત્રાવક એક કલાક હોબે એક ત્રાવ થઈ ગયો સાચા શ્રાવ બીજા સિરાય યાદ છે બઉ જતના પર્યાય છે પર્યાય ભૂલાય જ્ઞાન માં દેખાય શું કરવું એ સ્તુતિ માં સ્કૂતિ ન પતાર રાખેલી ચીજ અને જગત ની સ્મૃતિ આવે છે ને એ પટારામાં રાખેલી અને આ જ્ઞાન થી જોઈ ને તે અનુભવ જોયા એ બધા જ્ઞાન થી જોઈને જ્ઞાન નું બહુ મહત્વ કોઈ માલિક નહીં દાદા કે અવિનાથ નું જોડે મારી કોઈ નઈ એક પેલા તીર્થંકર એકલા બોલે કારણ કે શરૂઆત થઈ છે ચાલ્યો નિર્વાગ ના ચાલો ધંધો તાર ચલાવો તરા વાર હોય તો ગરમ કરી આવ્યો વેલા વારી જાય ને મે બાળા ઘણું જોવાનું છે આ ઘણું જોયું હતું ઘણું જોવાનું આ એકલા જોયું હતું શાંતાનંત એ ઘણું જોયું હતું જાદે વેગાળ્યું જો સદા વેગનું લાગતું બાર માયા દેહાય પાંચ અને આ પત્તો કાલે છે દાલ ની આ તો ગાતો હતો લખ્યું ચીજ બઉ ઊંચી ઊંચી છે બુદ્ધિ થી પણ છે આખી ચીજો સામાન્ય બુદ્ધિ માં પકડાયું હોય ને આ નથી બીજાનું ગજું નથી હાલ ફેરફાર કરવો પડશે એક શબ્દો નઈ તમને ખોટું સમજાય તો સાચું લખાયું છે નથી એટલે <laughs> <laughs> શ્રેણી થી લખેલા કારણ કે ધર્મધયા ની શ્રેણી હોય ત્યાં સુધી લખી શકે અને શુક્લ ની શ્રેણી થાય એટલે પોતા ઉતારી શકે શુક્રધ્યાન સાથે હોય ત્યારે લખી શકાય નહીં ત્યારે ઈ ઉત્તરો ઉત્તર આપવામાં આવે કે નહી પેલું શુક્લ્યાન હોય ને ચાલ લખી શકાય નહી બરોબર છે અરે અહી શુક્લ્યાન હોય તો લખી શકાય લખનારો શુક્લદાન ની શ્રેણી વાળો નથી ભગવાન શુક્લધ્યાન ને પૂર્ણ આવતાર હતા ભગવાન જે બોલ્યા એ લખનારો ધર્મધ્યાર શ્રેણી વાળા બારમુ ખર્ચા પછી લખી શકે એમ લખી શકે એમ આ અમારી પાસે ઇન્કમટેક્સ માટે સાઈન કરાવ્યા નથી એમ પછી લખવા માંથી ખાવ આ લખતા નથી વાંચતા નથી આજે ખુલાસો કર્યો કે લખતા નથી વાંચતા નથી અને એનું કારણ કે કારણ જુદું છે લખવા બસોગ્રાફી ગ્રાહક ના કાય તે પછી શક્તિ માગી શક્તિ માગું ને તે લીટર લીટ જ થઈ જાય શક્તિ માગવું સારવાર થાય નવું બનવાનું છે વાત પ્રવાસ પ્રવાસ ઘણું બનવાનું બઉ મોટું બનવાનું છે પાણીલા સચિદાન છે ને મનમાં તો એમ થાય છે ને કે અમાર પડી ગયા એવું થાય છે દાદા દાદા બોલે છે વગાડવું કરી હકીકત ભગવાન શું કે છે બીજું કઈ પાડવા આવશે બધા આજે ગવર્મેન્ટ ના રોજા માણસ આવતું હોય છે એમાં કઈ જાતનું કર્મ બંધ છે કઈ આ કઈ બધા ના મન ઘણા ખરા મન ના પેપર થઈ જાય ના થઈ જાય બરોબર છે એવા બધા ભેગા કરેલો કરે એટલા ટાઈમ ના બધા ત્યારે એવું પડે સરખું આપે સામૂહિક સામુદાયિક સામુદાયિક ફળ એટલા બધા મારી રૂમ માં કામ આવશે બધા નો નિમિત્ત છે આપડું કર્યું બરોબર છે અને તે પેલા થી છ મહિના પેલા થી બહુ પાડતો તું એ મેળા ભગાડ્યા આપણને શાસ્ત્રો આ તો પૂજલ સ્પર્ધ ના છે બરોબર છે બરોબર છે બધા એક દાખલો શાસ્ત્રો આપણને આવે છે એ કેવી રીતે આઠ ખંડ સાધવા જાય છે એ હોય છે પછી નવો ખંડ સાધવા જાય છે ત્યારે રક્ષક દેવો બે દેવો જે રક્ષા કરી રહ્યા છે એ દેવો બધા ખસી જાય છે બે હજાર દેવો ને એ વખતે વિચાર આવે છે કે હવે અમારી બેડી ભાઈ છે ચક્રવર્તી પણ એને વિચાર આવે છે હું તાપ કરું ને આઠ ખંડ નો અધિપતિ થવું તો એ તપ કરે છે ત્યારે પેલા બે જે રક્ષક દેવો હોય છે એ બધા છે તો નાસી જતા રહે છે બૈરીઓ પાસે હું મારી બી બે હજાર સાધના છ ખંડ થી બરોબર છે એ બધા આપડો ખંડ જીતી રહ્યા ફરશે છ ખંડ જ છે બધા સમજી ગયા અહિયાં કેવું એક ઈ કયું જાતનું કરમ માહિતી હોય છે કે બે હજાર દેવતાઓને એવો વિચાર્યો કે બધા ઓગણીસો તો છે હવે એક હું નહિ હોય તો શું વાંધો છે બધા બે હજાર ને એવો જ સામૂહિક કર્મો ભાખડો સામૂહિક કર્મ આપડા વાઘ સૂચ્યો બહાર ફરવા માંડ્યો બધા રસ્તા પર દોડા દોડતા ભૂતગલ જોયું કે સદગુરુ ભગા ભાગ ભાગા ભાગ ભૂતગલ બરોબર ને એટલે એનું પૂછવા એવું ના પડે કે કર્મ તો ઉદય ઉદય તો કર્મ જ કેવાય છે રાહુ એક ઉદય કર્મ છે બરોબર પણ પેલો નિમિત્ત છે ખાઈ જાય બે ચાર ખાઈ જાય એનું કેટલું શાક ખાવા જોઈએ ધરાઈ જાય ને બિચારો કર્મ આખું સમૂહ કર્મ કઈ બાંધ્યા કરો એ વાઘ નાહતો નથી તમે તમે નાહિજ શું કરું તમે ઉભા રહો તો જે મારે નિમિત્ત છે એને જઈશ કે શું કે છે અને બીજો મારા હાથ અડશે તો એ નહી ખૂબ કે સામાન્ય માણું ગ્રભાળુ દેવ નું કજું કરવું સામાન્ય માણું કિલો નિમિત્ત છે બિચારો કેવું સામદાયિકરાબ થઈ જાય સામૂહિક ક્રિયા થઈ સાથે જ બધા ગભરી જાય છે જબરજસ્ત થાય છે વાઘનો જે ડર પાકી જાય છે એમાં બોગોટો દરેક ઓછો તો થઈ જાય તો ઈસ માં સે તો વંજો દે લાલા દશરે જે વ્યવસ્થિત આવ્યા હતી આપણે નાખ્યું જે વ્યવસ્થિત થતો હે તેના અવ્યવસ્થિત ના કરો આપકો કોક કોક તો થોડું થઈ જાય ત્યારે શું કરવાનું પછી થઈ જાય કોઈ વખત થઈ જાય એ વ્યવસ્થિત વ્યવસ્થિત સંભાળો વાજે વાજે એટલે આજે હિન્દી બેને દે તપકો આપકો તમારું થઈ ગયું ના વ્યવસ્થિત બહાર વ્યવહાર માં થતું જ નથી વ્યવસ્થિત બહાર વ્યવહાર માં નથી આપડે જેટલું વ્યવસ્થિત જેટલું ફેરવા જાય છે ને એટલો અહંકાર છે એ તો પેલા નો માર્ગ ભરેલો ચક્રમ માર્ગ છે એટલે ઘરે આવ્યા છે કેવું પડે છે કેવું પડે જરૂરી મા કરીએ પેલો ઘરે ના કે આપડે મા કરીએ ઘર કોઈ પૂછ્યા બધું પૂછવા આવે ને એટલે વ્યવહાર માં મીઠું બધા પડ્યું હોય તો બોલીએ શું કરે બોલીએ ત્યારે ઉપાધિ થાય ને વ્યવહાર તો વ્યવસ્થિત પ્રમાણ ચલાવે કર્મ ખપાય ન થઈ જાય તો આપડે હાજર છે તે પા કલાક બેસી અને હિન્દુ બેન ને વગર કામ ન જોઈતી બાબા જોડે માથા પૂરતી અવરું મારી ને અવરું ચાલ્યા કરે અને એનું હિન્દુ અવરું ચાલે એટલે આપડે આપે છૂટી જય સચિદા અહંકાર સમજ તો પડે છે કે આપણે અહંકાર છે આપણે સમજીકત એમાં કઈ આપડે ચાલે નહીં પણ આપડે પછી ઠપકો આવીએ આપડે નોંધ રાખીએ અમુક સાહેબ કરી અમુક સાહેબ આ ભાઈ જોડે વગર ગામ ની માથા પણ કરી હતી ઠપકો આલ્યો કે આપડે છૂટી ગયા આપડે સુધી જવાબદાર પ્રતિક્રમણ કરવું પડેગા અતિક્રમણ કરવા માટે પ્રતિક્રમણ કરવું પડે સઘન વ્યવહાર ચલાવવા માટે ચલાવી જ રહે છે આપડે ઊંઘી જઈએ છીએ આ ખાવાનું બધું પતું છે ઊંઘી જઈએ છીએ ને આવા વ્યવહાર ચાલુ છે તો નહીં ચાલે ઊંઘવું પડે થોડું પણ જાત તો ઊંઘી ને ચાલુ પડે જાત નથી આવતી તમે તંદ્ર ને આપણે પ્યાલો ઘૂટે આપડે ઊંઘતા હોય ને પ્યાલો ઘૂટે એવી અસર થઈ જઈ ભૂત ને ઓળખો આપડે એટલે જાગતો ઊંઘું નઈ એમનું કામકારી નઈ લેવું હવે આપડે કામ કાઢી લેવાનું દાદા ને શું ફિકર નથી બધો વ્યવહાર વ્યવસ્થિત ચલાવી જ રે છે એવું નથી રાત્રે ઊંધી ગયા પછી ગમે તે ખોરાક પેટ માં નાખીએ છે ને તો પિતરસ પાથક્રસ બધું અંદર નાખત વ્યવસ્થિત બધું ચડાવે છે અંદર ચલાવતો પચી પેલા ફૂટી ગયા તો કશો તો પછી બાઈ સાહેબ શું કે એમના જાગતા કરેલો આપડે બધા નાખી દે બધા ભાઈ સરસ સરસ થાય એટલે બીજું કઈ ન સાંભળ્યા કરે કામ તો ના રૂમ માં સાંભળ્યા કરે પણ આપડે પોતે જાય છે શુદ્ધાત્મા નું લક્ષ્ય લક્ષ લક્ષ એ મોટા મોટી વસ્તુ એ લક્ષું અલખ નિરંજન છે કેવું છે ના બેસુ તું માથા ફોડી મરી દઈશ ને વિકલ્પી નિર્વિકલ્પ નો લક્ષ બે નહીઠો ને એનો તો આત્મા નો અનુભવ કહેવાય છે એટલે એ જ ઘણી વખત વિચાર આવે કેવી અમે શું હતું હવે ખરેખર બરાબર છે કારણ કે એટલી અજ્ઞાનતા નહી સમય એમ નાખે ખરેખર આ હશે દેવા આત્મા જુદું એવી કુતરા બધા ને જુદો છે આત્મા ને દેહ ને તદ્દન જુદા છે એ દાદા બરાબર છે જુદા છે અનુભવ લક્ષ કહીએ છીએ ને એ કેવી રીતે હજી આમ બુદ્ધિ હિસાબે બેસતું નથી મને એટલે આ તો વર્તન બધું અનાત્મા વિભાગનું છે દેહ નું છે દેહ ત્યાં છે એ જ કોઈ દયાધ્યાસ છે એટલે આપડે છે ને કે દેહ થી આત્મા જોતો કે આત્મા બેઠું બેઠું નથી પડતી આવે છે હા એ બધા આવે છે તો ઘણા આવ્યા કરે બહુ ધ્યાન નથી રહેતું નહીં એટલે એમ કે આ બધું વિચાર કે આ હિન્દુ કરે છે એમાં પેલા જે ઓછપ્રોત થવાતું તેટલું ઓછપ્રોત અમે નથી થવાતું નથી થતું એ નથી થવા જુદું આત્મા કે તમારી ભૂલ તમને દેખાય કે તમારો ક્રોધ તમને દેખાય છે ક્રોધ કરે છે બરાબર નથી કરતી જાતિ સભા ઉપર પહોંચી જાય છે બધું જ થાય છે કયું છે કે આપીલી જેવી વર્તી છું એ બધું જ થાય કોઈ સિલી ને વર્તી નાખું છું આમ બધું ખબર પડે છે કે આ ભૂલ કરે છે આ વ્યવહાર માં પણ એ બધું જાણ્યા છતાં પાછું થઈ જાય છે એટલે જેવું ચાર્જ થયું એવું તો ડિસ્ચાર્જ થયા કરવાનું પણ તેને આપડે જાણ્યા કરવાનું કે આમ આવું કર્યું અમની જોડે આવું કર્યું અમની જોડે આવું કર્યું તે કોઈ જોડે અતિક્રમણ કર્યું હોય એવું કર્યું હોય પ્રતિક્રમણ કરાવ જાણકાર તમે એટલે તમે છૂટા થયા પણ હવે પછી રહ્યું છે વર્ગ એનું ધોલ મારી દુઃખ થયું માટે પ્રતિક्रमण કરો અધિગમ કરી છે તોલ મારી દીધી અમાર કોઈ ગુનો નથી કારણ કે તો વ્યવસ્થિત મહી જે નિધાર થવાનું તે નીકળી ગયો નિધાર નીકળી ગયો નિધાર તો દે ભાઈલો છે માલિક તો આટલા અનંત ભવના છે તો કે તું બીજાળ કે કુ બીજાળ તો પછી એમ કે એટલે ના રે એવું ન કી રહ્યો આપડે ઉડી જઈએ દેખાયા ઘરે આપણે દયા કરવાનું એમાં ખાલી ને બધા દેખાય પરમાણુ સ્વરૂપ એ ઉડી ગયા પાણી લાવે જુદા જુદાપણાનો અભ્યાસ રહે તમે તમને ખબર પડે કે આ વગર કોમથાકુર કરે હવે છે અને હા દેહ ભોગવ જતી જમા એટલે હાથમાં તમારા હાથમાં આવી ગયો છે જેમ પતંગ દોરી હાથમાં આવી હોય ને એવો હાથમાં આવી ગયો પછી આવું અહંકાર થાય છે ને હા એ તો બઉ ભયંકર થાય છે એ તો બહુ ભયંકર છે એ તો બહુ ભયંકર થાય છે દસે લાગે છે કે નથી કરવું પણ મનમાં મનમાં પછી જોઉં છું કે બઉ ભયંકાર ભણ થાય છે એટલે તો રોજ સારું ઉઠીને દાદા પાસે માગું છું કે નિરંકારી સાવ બનાવી દે દાદા મારો સમય જોઈએ છે તો રોજ માગવું છે કે નિરંકારી બનાવી દે તો બહુ નિરંકાર બહુ ભયંકર કામ કરે jન્લ નં નં નૂ ન્લ નં